વાણી આપવાય છે માલકી વાણી સાબળીને કદાચ એક બે હજાર ભાઈ પણ આખું ગામ મહાત્મા રાખશે અને પછી આવું ચાર પ્રોગ્રેસ બઉ જવા તું છે માણસો ભેરભાર બાર નઈ લાગે છે સુરત માંડપથી લાગી જાય છે દુનિયાનું સુરતમાં સુરત માં ભલે વર્ષના નીકળવાના ઓરખના નીકળશે ભલે છપેલા છે પણ ઓરખના નીકળશે નાગરજી બહુ મહાત્માઓ ગયા બહુ મહાત્મા પણ જેની વાંખમાં જરાય મમતા ના હોય આપને મેં ન કર્યા ગયા છે જરાય મમતા નહી હોય તો આ જોઈ ગયા નહી તો એ તો તપસ્વી માણસ કઈ કઈ બોલેઉટ માય ગોડ વિથ માય વાત નાય પડે છે કે પ્રગટ ના હોય પ્રગટ ના હોય તે મૂર્તિ આ પ્રગટ એટલે મારો ફોટો રહી ને બે હે ભક્તિ કરે એને કોઈ વાંધો ઉઠાવે ખરો કે આ મૂર્તિ કેમ લાવી છે બી બધું આ મૂર્તિ કરવા જેવું છે રામચંદ્ર બપા ની મૂર્તિ જ કેવાય ને રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન છે આ મૂર્તિ છે ને જે આપડે દાદાજી ને રે હોય અમદાવાદ માં હા અહી દાદાજી ને કેવી રીતે દર્શન કરવા દેખાય જવું પડશે એ એ આ બધા મોક્ષા ગયા પછી એવું બઉ ઘણા કાળથી રેવાના મોક્ષું પડશે બીજું કહેવાનું નથી આપણે આપણને કઈ મળે આટલું બધું હું જે પામ્યો છે પામે આપડે સાહેબ મોક્ષે ન જવું ત્યાં મોક્ષે જવું છે આ જોડે જોડે કરવું છે અને પેલો તો બીજું પામ કઈ કઈ પડેલ નઈ વિતરાય દેહ સાથે એવી સંપૂર્ણ વિતરણ અવસ્થા શક્ય છે શક્ય છે દેહ સાથે શક્ય ના થાય તો કામ નહીં થોડું ઘણું ખટપટ નહીં સંપૂર્ણ શક્ય બોલે કેવા કામ થી ભૂલ કરીને આ વિતરાક જોયા કરે શું કરે કે? કઈ રહી જાય આ બધું કઈ રકમ વધી પડશે નહી મેં ચેન કઈ છે ને કઈ હા હા કરો હેતુ જો ગ્રુપ કેલ કલ્યાણ થાય થાય લોકોનું કલ્યાણ થાય હેતુ એક જ થાતો તો તો છોરાઓ કટા બદલી છે થી પતી બંધ કરી દે ડર પડ્યું નહીં તો બરાબર જો લોકો લડેલી તો આ હા રીત તો વીટ હા તો થાતી છોલે વાત કરી ખાતુરી કરતો કાચ રાખીને જાય ક્યારે હા ત્યારથી નવું બંધાર મુકામ અમા છે કે છે બે દાળ જવાના ભાઈ આમચા લડકા તુમતા યા તો તમારું પોતાનું બધું છે હા દેહ પોતાના છે દેહ નો બોલા લોકો નહી ના એક દાડો આખો દાડો હે બીજા આખો દાડો વડે તો સંત પુરુષ બિનદરિયાત ના હોય જરૂર પૂરતી છે તે કપડા મોકલું સારું લાગે એના પર હવે દ્રષ્ટિ સારી પડી જાય નથી છ ફૂટ બઉ મોટું છે એટલે મહાત્મા જઈ શકીએ બીજું જે બાકી રહે એક કલાક નું છે ફરવા મળી આ ગમતું જ નથી લોકો મારા ને અહીંયા આગળ પગે પાક્યું હોય તો ડોરી ના પીછા પણ લખ્યું નથી એવું સાચું છે મારા સાહેબ કે સાહેબ સાહેબ સાહેબ ડાયાબિટીસ એટલે બે દિવાળી થઈ ગઈ પછી પંદર દીધા હવે નહીં કેસે એટલે પછી શિષ્યો હતો તો આવ્યો દાદાજી આવું બોલે છે કે દોરી ના પીછા એ ના મને કે આગળ લખેલું નથી પછી કઈ અપેલા કેટલા થાય પચાસ પચાસ લઈ જાય અને પછી મારા ગોટ ગોટ કરી ના જવું પછી મને કે તમે જઈને ત્યારે ખરાબ થાય ગયા કે હવે તરછ શું કરે સાહેબ આવે પ્રભાવ ના એટલે બધા એમ થાય કે મારે જો ના મેં ખુલ્લું કહ્યું લોકો તમે અમારું પોલું ગુ પડે છો બધું માથે કેવાય ગમે તું મારું ખબર નથી મારી વાર ને પૂછાયું કે ચોપડો જવાનો કોમન સેન્સ એટલે વાંધો ના કરે આટો બધા કે ન ને ને પંદર જ દોઢ લાખ રૂપિયા પૂન છે બધા છે દોરણ આપે ને તે ધોઈ થાય ચાલી પીસ ચાળી વર્ષ પર અગાઉ જયે ને તો ધર્મપાળી હતા પછી આગળ થાય ને હોયું પોતાનું મન કેવું મારું મન કેવું અને તે કઈ ગુમા આવ્યું કામ લાગ્યું ભાદ્ર નું નગર ભદ્રા નું ભાદ્રો અમાર ભાગીદાર બાર ને વાત બાર નામે કરાવડા આપડે દે મન કેવાનું ખરાબ તિર્યાની આત્મા એ ભાઈ આ કાય છે કે પેલું કામ નું કરવું ના એ અટકાન કર્યા કરે છે એ અટકાન કર્યા કરે છે એનું શું કરવું હવે અકલ નું પાંચ વર્ષ સુધી માને પાંચ વર્ષ ના માને એનો અલગ કરીએ વિરોધ કરીએ તો જતી રહે બિલકુલ અક્કલ નથી ખડો બધો પણ વાંધો ઉઠાવે વાંધો ઉઠાવે એટલે કાઢવાની છે બીજી તરફ ઘજ્ઞાશક્તિ ને ઉભી થઈ છે તે મોક્ષે લઈ જવા માટે થયા કરે બે ઘર્ષણ ચાલ્યા કરે મરી બે નું ઘર્ષણ ચાલ્યા પટેલ ને ત્યાં સવારે કતાર ગામ એક જ વખત જનક મહ જનક મહારાજ છે રાજા થાય રાજા હે તુમી રાજા હૈ તુમી રાજા હૈસા રાજા બોલતા એક લઘુત્તમ આદમી હૈકા કે બાબા જતા ભોગા સેવા કોઈ ફિકર નહીં નહી તમની ફિકર ચિંતા હોય તરીકે આપણા મોટા દવાખાના જગ્યા આપે કહ્યું અને બે બી કોનો પાડોશી પાછો ભગવાન નો પાડોશી માર્ગ હાથે મળ્યોં માર્ગ સાચા છૂટી ગયા દુઃખ નું રૂપાંતે દુઃખ નું રૂપાંત ભાન નથી તેથી બિચારા કાળા વાળા કરે છે અને લાચારી બતાવતા બધા બધા મોટા મોટી થયે તો બઉ બઉ લાકાત લાગ્યું એને જે માણસ લાગ્યું એને શું કે તમને એ પ્રતિકૂલ લાગે અંદુખ ને कि कल्पना हो जाए क्या यदि प्रतिकूल लगे मुझे आनंद को लगते ऐसा हो नहीं हो नहीं यदि लीला तरह से यह ज्ञान आता है और बिना यह गत्ता सुन ना गई ठीक है एक कल्पना हो जाए अनु को कल्पना सुख लागे सभी को तर्क में सुख लगे કલના આય પછી દસ પંદર વચ્ચે ગળવી થઈ ગઈ કરે સાને ગરબી થઈ ગઈ એક બાજુ શું કે સરસ છે હા કોણ બરોતો અમારી દુકાઓ પણ બર્યો હતો ઘણા થયા જ નથી આમ થઇ ગયા આમ તો પેલા મહિલા નું માને આરો કાચા કલનાર મહિલા નું માને તો વઈ માનવાનું એવું એવું નથી માનવું થઈ જાય થઈ જાય એવું પાણી છે ગરમ ના પાણી પાણી છે આપડે હું છું કારણ કે આત્મા પોતાને ખબર નથી બધા દુઃખ થાય છે આપડે નિમિત્તે કોઈ દુઃખ થયું બસ એટલું ના થાય એટલે બઉ તમે સેફ થાય જીવન એવું જીવન જેને પસ્તાવો ના કરવું કલાકે કલાકે પસ્તાવો કલાકે કલાકે પસ્તાવો અને સર્ટિફિકેટ તો બાપા આવે ને ભાઈ તું તો ચાલી બઉ કલાક પછી એના હાથે કઈ બાકી બાકી જોઈ ગયું કાકાએ જોયું કાકી કેટલા ગયા નથી કહેતા પૂછવા જેવું નથી ખરને તેકના 10000 રૂપિયા થાય પણ તારું કરજ નથી જે સત્તા다가 દરું ચલેબીરા બિલ આવે 900 બીરા કેટલાં તે દીધું નથી ન તો આવો મને સડીવીરજી કદાને જે સડીપે બિલ્યા કરે એને સડીફી કરવા છે એને ગદડા પર કોલેજ ચલેબીરા 10000 રૂપિયા બોલે જો આપને સડીપે બિલ લઈ છાપેલું એમનું એમ એવ મરજી કે આમ ન થાય મરું આવું મજબૂત એને મને આનો થાય કેટલી એટલે કોઈ કેનારો મળ્યો નોકરી એવો કહેનારો મળ્યો છે ગુઆડો મેલે હોતે આ ગળે પાડે પડ આવ કોઈ કે ન બોલે કે ના એ નહીં બોલે પણ આ વાત બન માનેમ ના આવે મનનાર કોણ બોલનાર કોણ કોની બોલન કે નહીં તે થાય તે થાય તે થાય અલગ અલગ તો નહીં લેતો વાત વાત કેતું નાદા સાક્ષાત્ અને મુક્તિશન કર્યું છે ગયા વખતે દાદા આવેલા तर एक प्रश्न न जवाब में कहलू के अत्य वर्तन चले रुश्वत एक मैस ने तार छूट है शासंधान में ठाकुर भाई ने तब कहू अमने कहू के ठाकुर भाई मुक्त आत्मा है ये बात की घर बेसती नहीं राजणी समझी ने ક્યારે મુક્ત ના ઓકી છે કે પોતે બંધાયલો મુક્ત ને ક્યાં ઓછું મુક્ત થયેલો માણસ બીજા મુક્ત ને ઓળખી શકે પણ પોતે બંધલો બીજા મુક્ત નથી એ તમે મારા જે અલખન થયેલા બંધેલા તમારો ભાવે છે લક્ષણ કેવી રીતે હોય શકે એમ લક્ષણ બંનેના લક્ષણ એક સરખા કેવી રીતે હોય કેવા હોય તારે તમને કેવા લાગે दादाजी शारीरिक क्रियाओं समझ ऐसी वर्तन कर ફરક સામાન્ય રીતે તો સામાન્ય શારીરિક ક્રિયાઓ અને મનની જે ક્રિયાઓ સામાન્ય રીતે માનની ક્રિયાઓને આધી કહેવામાં આવશે તમે કહ્યું કાકા સુઈ જાવ આવે કાકા થી સુઈ ગયા સુઈ ગયા પછી બધા માં સુઈ જાઓ મચ્છરદારી ગયા દાખલ થયા મચ્છર કાકા શું થતું છે તમે હવે કોઈ એમને લડાલો થઈ લેવા કેમ ગાડી પડતા નથી કાકા ને કઈ ગુમાતું છે યાદ રાતે કરે છે અને કેવળ માનસિક દુઃખ છે કેવળ માનસિક દુઃખી ઉપાધિ કહે બાર થી આવે તે ઉપાધિ દેખાવ આ બેન ને ભાગે આવ્યો આ બધા એમના હિસાબી બહાર થી આવે એવું ઠાકોરભાઈ છે તે આ જ્ઞાન છે એમને એ તમે કબું કરીએ અત્યારે કોઈ માતા હોય તો અમે આમાં ભૂલ ના દેખાય કારણ ભૂલો આમાં ભૂલ દેખાતા જ કઈ ભૂલ વાર માણસ દેખાય ભૂલે જાય સમય આ ભૂલ દેખાય તે જી પડે દેખાતી ભૂલ દેખાય તે ગુનેગારી ગુનેગારી છે પણ એવો પોતાના પક્ષ ખેંચ ખેંચ કરે નાન મળ્યા પછી થી એવો એમના પક્ષ નું કરે થી પક્ષ ની ખોટી વાત હોય છતાં એને ખબર નથી જનતા જનતા કોંગ્રેસ પણ એનો ખોટી વાત હોય જનતા પક્ષ ખોટી વાત હોય પાર્ટી બધું જોઈએ અને તમે આવું બોલો તે જનતા બોલવું પડે તેથી કઈ આપણું મોક્ષ જતો નથી અક્રમ માર્ગ અક્રમ માર્ગ છે વાત જ એ વસ્તુમાં પણ આ તો એવું જી જ્ઞાન પછી ડાક્ટર ખરાબ થશે કેટલો વખત સરખી દવા કરે તો મોક્ષ મળે થઈ ગયો ને મોક્ષ થઈ ગયો પણ મારી આજ્ઞા માં રહે તો કેટલા વખત સુધી આજ્ઞા માં કેટલા વર્ષો સુધી આજ્ઞા રહેવાનું તમે જરાધરી પાસે આજ્ઞા કેવી આવી ત્યાર નકરીએ ત્યારબાર કા કરે હા ને જમતે એ નિયમ દે તે ઇલા કે ઉપર લીપ મારવાનું ડાઉન ના કે તો તે બધા સરકારથી કરતો આ પાછે લઈ જાય લીપું બી રાખી ભરી તો છે નીચે લે જ જાય કદાચ એ ફાઈલા પી દેશે ઇન્કમ ટેક્સ નાની વર્ષ નો જવાબ નથી સત્સંગ કરીએ છીએ બજારો ગાતા હોય તો સત્સંગ કરીએ છીએ સત્સંગ કરે કે ના કરી રવિ માનવજી વિજ્ઞાન ગ્રહો ને તો એવું છે ગ્રહો ભાઈ જે ગ્રહો ઉપર ના છે ને એને આપડે કઈ લેવા દેવા નથી પોલીસ વાળે જો તમારે સંબંધ કરો ગુનો કરો તો સંબંધ તમે ગુનેગાર હોય તો પોલીસ વાળે જો સબંધ કરો એમ ગુનેગાર ના એ બધા એના પહોંચ્યા આપણે ડીએસસી આપડે ગુનેગારી ના પામશે અને તે ગ્રહો એકલા નહીં અંદર જે ગ્રહો છે તેનો બે ઘન સત્યાગ્રહાગ્રહાગ્રહ બતાગ્રહ હજાર ગ્રહ એ ચડી નડે